બેન પ્રશ્ન પૂછે છે એમાં આપડે કહ્યું તો દાદા ગણપતિ નું સ્વરૂપ તો સૂંઢવારી મુખાકૃતિ છે એ સાથે સૂંઢવારી રાખી ગયા છે લોકો માને લઈને સાથી કાપી નાખ્યું તું પાર્વતી નવા બેઠા ને કઈ ના દઈ મારું ઘર છે મને કેમ નથી જવા દેતો ક્રોધમાં આટલા બધા ક્રોધી ને સી તરીકે આપડે હિન્દુસ્તાન કેવા પોતાના છોકરા ગુજરાત બુદ્ધિ કામ કરે એવું નથી બુદ્ધિ કામ કરે એવું નથી હંમેશા નાક જેનું મોટું હોય ને એટલો અહંકારી વધારે હોય કેવું હોય એટલે એમનું છૂટ જેવું હોય તો એમ કયું રાવણના દસ માં થાય એટલે બધી આપડે પોસિબલ કોને કહીએ ફોરેલ વાર બોલી કહીએ કે મનુષ્યો છે ને કે કઈ જાનવરો નથી એ હા કે સાયન્સ ને તો સમજે છે ચંડગોશી સાથે ભગવાન મહાવીર નો કિસ્સો ચંડકોશી સાથેનો બીજા ચંડકોષીને બુધવા માટે જાય છે ત્યારે જયારે ચંડકોશી એમને ડંખ છે ત્યારે એમનો જે લોહી છે એ સફેદ દૂધ જેવું નીકળે છે ત્યારે ચંદકોશીને એમ ખ્યાલ આવે છે કે આ લોહી લઈને આ દૂધ ક્યાંથી અને પછી એને એ પૂર્વનું જ્ઞાન થાય છે તો એ જે લોહી હશે એ દૂધ નીકળ્યું ને દૂધ દેવું એને કેમ લાગ્યું એ હકીકતમાં દૂધ હશે ઘણા પ્રકારના લોહી છે છ પ્રકાર આ દુનિયામાં છ પ્રકાર નો લોહી છે ચાર પ્રકાર નો લોહી જડ્યા છે પાંચમું મારુ લેવા આપું નહી આ ટેસ્ટ કરવા જાય ટેસ્ટ કરવા જાય છેડાય ને હાથ અડાય તો તારો ભાવ થઈ જાય છ પ્રકારના લોહી લોહી નો રંગ મળતો આવા છે લેસિયા ને લોહી નો રંગ મળતો દુકાન જેવું હોય અસર થઇ જાય બરોબર છે એમને અસર થાય પણ પેલા જેવી અસર ના થાય લોહી જેવી ના થાય ને અસર થાય એમ પાક ગયો હતો એનો ટ્રચ બહુ થઈ ગયો હવે એને ચંદુકો અને આપડે તો અહિયાં કોઈ ગુસ્સે થતું જ નથી એટલું સારું છે આ દાખલો જાણ્યા પછી કોઈ ગુસ્સે થાય ને કોઈ આચાર્ય તો કોઈ થાય નઈ ચંદુકો થઈ ગયો એટલે મને એવી ખબર છે પછી બપોરે આવો એટ બોલ એ બધા આ બધાને જ્ઞાન થયેલું નહીં ચંદ્રકો આચાર્ય હતો અને શિષ્ય હા પણ ક્રોધની ધારા જુદી જતી હોય ક્રોધની ધારા શરૂઆત થાય ને તારે શરૂઆતમાં પાંચ નું પ્રમાણ હોય પછી બે મિનિટ પછી ચાર છ પ્રમાણ થાય સાઠ મિનિટ પછી બચાનું પ્રમાણ થાય એક મિનિટ પછી ફૂ પ્રમાણ થાય પછી પ્રમાણ ઘટતું જ જાય એ પાંચ ચાર ચાર નવ ચેન સા નું પ્રમાણ થાય તૂટ્યા કરે બધી મુક્તિ છે શ્રોધ કરો તો પછી દાદા આ બધું જકું હતું વાઈપ થઈ જાય પછી આગલું પાટલું બધું કરેલું બધું વાય જાય વ્યવહાર વિનય ની જરૂર છે એટલે જે વાતચીત બધી કરો પુસ્તક વાંચ્યા હોય તો આના શું અમને સમજાતું નથી પૂછો આત્મા છે એમ જૈનો બીજા વેદાંત અને એ લોકોએ કહ્યું બીજા બધા અત્યારની જે સાયન્સ ની દ્રષ્ટિ છે એ બધા યુનિવર્સલી બધા કેમ એને સમજાય આજે મોટી મોટી યુનિવર્સલ ની બધી ધાર્મિક બધું બધાય છે ને એમાં તો આપડે તો પેલું દર્શન આગળ મતભેદ પડે એવું છે લોકો ને સમજાવતર આવડે આ ઊંચું દર્શન વાળા જે છે આપણા અસ્તિત્વ ના વસ્તુત્વ ની કરે છે તે બધાને ત્યાં આગળ ફીટ કરતો આવડે ને એટલે જઈ શકતા નથી ફીટ કરતા નાની એકલા જ ફી કરી શકે તાલ ખાય નહીં તાલ ખાવાનું કારણ કે અમે દરેક વ્યૂ પોઈન્ટ સમજીએ દરેક એ લોકો વ્યૂ પોઈન્ટ ઓછું હોય ને કઈ વ્યૂ પોઈન્ટ છે સમજીએ તમારે મતભેદ ના હોય એને મારી મારી જોડે મતભેદ પડે પણ મને એની મતભેદ ના પડે મને કોઈ ની મતભેદ પડે નહીં કારણ કે વ્યૂ પોઈન્ટ સમજી જવું મારું વખત સમજી શકો ના સમજી શકો હું તમારે સમજી જોઈએ ને એ લોકો જે પુનર્ધમ સમજે છે ને તેને અસ્તિત્વ હોય પુનર્ધન્જદાર નથી દાદા જો એ વાત એટલી સાચી હોય તો યુનિવર્સલી કેમ એટલો રજ નો થાય હું શું કેવા માંગુ છું તમે જોશો ને એટલે દરેક જોવા હોય એટલે તમારા હિન્દુસ્તાન સિવાય બાર નો કોઈ પણ માણસ અંદર ડેવલપ છે પણ એવી જાત નો પુરુષાર્થ ઇન્ડિયા માંથી ના થઈ શકે કે જેથી કરી એ વાત કરવામાં આવે એમ કેમ પુરુષાર્થ કોઈ ના કરી શકે जैनो वैष्णव साधभ तत्व आचार्य कचुना चिंतित मत रही है એ જ્ઞાની હોય હું એકદમ આની તો હું શું કરીશું બાકી મને ભેગા થયા સાયન્ટિફિક તો કામ થાય થાય ખુલાસા થઈ શકે નહી બાકી હું એકદમ સાયન્ટિસ્ટ ભેગા કરવાનો વિચાર મારો છે સાયન્ટિસ્ટલ વર્લ્ડના સાયન્ટિસ્ટન મોટા ભગવાન તરીકે બુધાયેલા નહીં બધા ક્યાં બધી પહોંચેલા છે વાત માં કસો માલ નહીં ભગવાન તરીકે બુધાય છે ઉજળ ગામડા પ્રધાન રણમાં પ્રદેશ હોય ને મેંચ્યા છે બીજા ધર્મો વાંચ્યા છે બીજી વાત જૈનો ની વાત હું જૈન છું હોય રીતે જૈન ની પણ વાંચી હોત મનમાં બધી વાત બરાબર બેસે છે પણ છતાં મને મારી જાત ને એમ થાય કે મારી કદાચ બુદ્ધિ थोड़ी टूं बोधी कारण हूँ दादा कहती मान ली थी आज मैंने संशय कोई आइंस्टीन जत्व लेता होटा तत्व लेता मौसम कि जत्मा हैस्तित्व एकत्व है ये बधुके यीते बराबर एक ने एक बे जी बात जय करे कि हूँ आत्मा छू हूँ देह छ देह से हूँ પણ આત્મા એટલે બે ની જયારે અસંગતા અને હું આત્મા છું એવું સ્પષ્ટ એક ને એક બે જેમ જ સ્પષ્ટ થઈ જાય હું અસંગ છું આ બધું સ્પષ્ટ રીતે રહ્યા કરે ત્યાં કથા ને આંગળી હલાવવાની પણ શક્તિ મારા નથી એવું એને પોતાને રહ્યા કરે એવું બને જો એમને જરૂર એ નથી આપડે આપીએ ની આપડે એમને કઈ આસમા પુરવાર કરી આપી છે પુરવાર કરતા બીજા હોય દર્શન નઈ પહોંચે મહેનત નકામી થતી આપણા હિન્દુસ્તાન માટે હિન્દુસ્તાન માટે પણ કેટલી ઉતારી તો બધું ઘેર ઘેર પહોંચે મારો આઈડિયા એવો છે કે આખા જગત ખૂણે ખૂણે પહોંચાડવી રાખે અને દરેક જગ્યા શાંતિ થવી જોઈએ આવી મારી ભાવના ઈચ્છા મને વાચતા વાંચતા હું મારી જાત ને એમ માનતો રહું કે હું એમ કે જયારે અડગો પડીને એમ વિચારું ત્યારે એમ કહું કે હું આત્મા છું અસંખ છું દેહ થી છું એમ હું માનવું માન્યતા માનું થોડી વાર થઈને પણ માનવા માટે પ્રેરાઓ તો પાછો હતો મારી તો મનમાં ઓળો સરવડે हिसाब के विचारीशा ज्ञानी आपे कहूँ वहाँचूबी खरुँ अनादि आप जयनिवर्सली आतु साइंस आगे बढ़ू है कि जे बात एक अणुत आज नक्की कर दी थी कि एक अणु एक अणु एक एक बीजों नहीं बे एक सखा है छता है ज्ञा कही गया जगत नुनिवर्सली बद जिवा अपने लेक लेक लेक अपने जो अपने अणुने परमाणु स्वभाव स्पष्ट रीते जुदा है जगत पर बहु मोटू कामनेंका हूँ तो मान लु छुरा करता बुद्धिशाड़ी मानिए मानता એમને એ શંકા છે તો કે છે કે મને એમ થયા કરે કે એ બધા આ નથી માનતા તો મારી જ કઈ ભૂલ થાય છે કે જગત આવે ને જગત નો જે રિયલ છે ને યુનિવર્સલ છે બુદ્ધ ભગવાન પહોંચવાની તૈયારી કરતા હતા પણ એ બુદ્ધિ ની બહાર નીકળ્યા નથી બુદ્ધિ ના છેલ્લા થર માં હતા બુદ્ધિ નો છેલ્લો થર ઓળંગે તો જ્ઞાન પ્રકાશ આવી જાય એનાથી ભગવાન મહાવીર એ પ્રકાશ માં હતા સ્વયં પ્રકાશ જીવન જ્ઞાન માં હતા હવે આ બીજા બધા મહાત્માઓ જે હિન્દુ ધર્મ માં છે ને એ તો મન ના ધર્મ છે બધા શું છે મનના થર્ શરૂઆત થાય છે મનનો સ્થળ ફર્સ્ટ લેયર સેકન્ડ લેયર થર્ડ લેયર મનનો સ્થળ કોઈ કોઈ થર્મ હોય કોઈ વ્યવસ્થામાં સ્થળો હોય એ થર બધા મનના પૂરા થાય ત્યાર પછી બુદ્ધિના સ્થળ શરૂ થાય એ બુદ્ધિના સ્થળ પૂરા થાય ત્યાર પછી જ્ઞાન પ્રકાશમાં જાય ત્યાં સુધી થઈ શકે નહીં એટલે બુદ્ધિના સ્થળમાં લોક પહોંચી શક્યા નથી સમજે નહીં રામકૃષ્ણ પરમહંસ હતા તે મનના ટોપો સ્થળમાં હતા અને તેઓ ખોવાઈ જતા હતા જ્ઞાની ના કેવાય જ્ઞાની તો સર્વ સર્વ આવું પરમાણુ બધા માં જાગૃત હોય દેહ માં બધા મનમાં બુદ્ધિ માં બધા માં બાર દરેક રીતે બાર બેભાન પણ ના થાય બાર જે બે પાન કોણ થાય છે ને એને આપણા લોકો સમાધિ કહેતા આપણા લોકો સમાજતા સમાધિ સમાધિ તો સંપૂર્ણ જાગૃતિ બતા સંપૂર્ણ જાગૃતિ બીજું આમ મનના ખરગો ખોલી જઈ અને સમાધિ ભોગવી એ સમાધિ ના કહે એ તો ટેમ્પરરી અવસ્થા છે ટેમ્પરરી એક દિવસની બે દિવસની પાંચ દિવસની અવસ્થાથી એક કલાક જશે કલાક બેઠક થવા પછી અવસ્થા પણ હતા તેના તે થવું પડે એનું પરમાનન્ટ અવસ્થા આયામ ની જાગૃતિ સંપૂર્ણ જાગૃતિ આખું જગત ઉઘારી ઊંઘ રહે છે આખું બારો વાલી બધા ઉઘારી વાંખે ઊંઘે છે તે ખબર નથી જાગૃતિ પોતાનું હિત ક્ષણ પણ ના થવાય એ ખાણ વાર પોતાનું હિત ના થાય હનુમાન જાગૃતિ એ તો એ બધું શક્તિ નથી ઘણા ઘર થી અંધારું પચીસો પછી અંધારું ચાલુ એક બે જ્ઞાનીઓ થયા ભાઈ પ્રકાશ પહોંચી શકે નહીં વાળા તો ખાલી નિશ્ચેતન મન ની ક્રિયાઓ માં છે શું છે ક્રિયાઓ સમજ ને ચેતન મન તો એમને જોયું નથી સાંભળ્યું નથી માને ખરો પણ એને આપડે કઈક સરસ પૂરો પુનર્જન્મ થયેલો છે તો એ સ્વીકાર નહિ એટલે ફોરિડ એક સાયન્ટિસ્ટ હતો અહીંયા આગળ પ્રૂફ આપવા તૈયાર પ્રૂફ નહીં બધું આપવા તૈયાર તો પછી એને એને બેઝિક ભેઝિક આપી દેજો વિગતવાર તો બઉ ટાઈમ લાગે વિગતવાર સમજાવવા માટે અઢાર પેરા માંથી એક જ પેહરો જાણ્યો છે એકઠા છે જયારે જગત માં કઈ પણ ધંધો અસર ના કરે કોઈ પણ વસ્તુ અસર ના કરે પરમાત્મા જેવું થઈ જાય કલ્યાણ થઈ अगर हम शुद्धात्मक श्रद्धा प्रति श्रद्धा ना बदलाय आए कहवा वर्तन बदलाई जाए तो ज्ञान सफलता कहवाई सफलता ज्ञान पहन नाम वर्तन मटे વર્તનમાં હોવું જોઈ હશે આપણે જાણીએ કે સમજમાં આવ્યું છે ભલે બાકી આપીએ છીએ સહાયક સંગીત આપણે એનું સહાયક જ્ઞાન ક્યારે થાય કે જયારે એ વર્તનમાં આવે ત્યારે કાયક જ્ઞાન થાય જય बात करो बीजी बड़ा खुलासा पूछे बढ़े बहु पूछा देव ज्ञापुर सागर बधु आखा वल्डना प्रश्न पूछी सकान एक बुद्धि बुद्धि विवाद थे विवाद प्रतिवाद थी अनुवाद करे बता આત્મા નું અસ્તિત્વ તો આપણા હિન્દુસ્તાન ના એક જ દેશ આપણો જ દેશો માનસ છે શું નહી એ જાણતા નથી આત્માનું વસ્તુત્વ છે યાદ કરે પૂર્ણત્વ અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ અસ્તિત્વ વસ્તુત્વ પૂર્ણત્વ અસ્તિત્વ અસ્તિત્વ તો ભી માત્ર ને ભાન છે હું છું પછી શું છું આત્મા શું છું પણ કઈક છું એવું બોલ્યું લફરા બધા જે પોતે જે જાણતો નથી લફરાનું નામ કાકા કર્યા કરે વર્ગેલા લફરા લફડા વર્ગે ઘર एक मूल शंका शंका स्वरूप रीते એટલે અમે કહ્યું છે કે આ જ્ઞાન અમે તમે આપ્યા પછી ફરી પુસ્તક વાંચવાની કઈ જરૂર નથી પુસ્તક માં જે હતું તે તમારે હૃદયમાં બેસીટ થઈ ગયું हाँ फिर आज मैं आप से आख्या कहते थोड़ी छूटा पड़िए सत्संग मिले के भेगा કરકોટિ ઉપાય પ્રાપ્ત કરતી થાય એવી વસ્તુ કે તમે ચાર કલાક ની પાછળ બીજો કલાક મુક્યા નથી શું કહ્યું ભગવાન કલાક નાની મળે તો એમની જોડે રાતે પણ થોડી નઈ કર રૂમે બદલવાના છે રૂમે સાહેબ કે તમારી આમ પલંગ નીચે સાહેબ આપણું પણ તેમ છતાં અમે તમને બધા જૂટ આપી ફાઇલો નિકાલ કરો નહીં તો ફરી રહ્યું છે તેને બિલકુલ એને પાણી જ ના ખાતી શું થાય છે કેમ લાગે છે એને પાણી જ ખાતી नहीं तो आपको सहायक संगीत आपेलू करोड़ उपाय प्राप्त नोड़ अवतारे प्राप्त नाप्तर पर आज्ञा एम वल नयन थी जाए तमाम प्रोटेक्शन पुष्क से बीजे वल ने जरूर हो ना जरूर तम है प्रोटेक्शन पुष्क है पांच वक्यों रे एक क्या भावगल नया भाव आत्मा ज्ञान अमेर बता है क्या भाव भाव क्या प्रकार नौगोलिक भाव से के आवे मन में भ्रमचर्य पड़ू पे परिणाम ચોરી કરનારા માણસ ના ભાવ આ જે પૂરણ કરેલું છે એ ગલન થશે એ વખતે મૂળાશો નહીં શું કેશો જે પુરાણ કર્યું છે મુજાશો નહી જે ભાવનું પુરાણ તને છે તે ભાવનું ગલન થયા બંધ કર્યો છે તે ભાવે નિર્દ્રા થશે શું કેમ નો જે રીતે બંધ કર્યો તમે જ્ઞાન માં આજે હો પણ નિર્દરા તો ભાવે જ થાય અજ્ઞાન ભાવે કર્મ બંધ કરેલા ભાવ આવે મન રાગદેશ ના ભાવ આવે ત્યારે આત્મા પોતે જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે રીયે એનો એક વાસ્તવિક તો જયારે બહાર ના ભાવો આવે મહિના દ્રષ્ટાની અવસ્થા કેવી હોય એટલે આપડે જ્ઞાન માં જોવે ના એ જ્ઞાન માં જોયા કરવાના પછી એ ભાવમાં તમે હાલી નઈ જાવ જો તમે દાતા દાતા હીજો ભાવ ઉત્પન્ન થશે તો પછી ત્યાં આગળ જઈને ભાવ ડિસ્ચાર્જ થઈ રહ્યા હોય તમારે ભડવાનું કોઈ કારણ નથી ઘણી માં આઠ વર્ષે પડવાનો ભાવ આવે માટે કઈવાનું એને જોયા કરો ખબર પડી ને ઘેર આવી દ કોઈ વખતે નોંધ કરી પછી થશે ને વાત કરી કેવું કશે ને તમે ધરો તો આ તો એવું બધા ભૂતો છે તમે ધરો તો ભૂત વળગી ઠીક છે ને વાત માં સમજમાં દ્રષ્ટિમાં બધું બેસતું નથી એટલે ગમરા માણસ જ્ઞાની એવી દ્રષ્ટિએ દ્રષ્ટિ મરી ગઈ એની દ્રષ્ટિ દ્રષ્ટિ મળવી જોઈએ એની માટે જ્ઞાની પાસે પરિચય પડે પરિણ આખા વલ ની અજાયી કે કોઈ સ્વપરિતિ માં નિરંતર રહી શકે નહીં ત્યારે જ્ઞાની સ્વપરિતિ માં નિરંતર નથી હોય એટલી જ છે ભા જ્ઞાની માં મને વિચાર છે ભૌગોલિક પરિણામ છે પછી સાજડી હોટેલી જોઈએ સપના માં જોનાર પણ સાજડી કે નહીં રડે રડે હવું જેથી લોકોએ કહ્યું કે સાહેબ તમારી માયા પહોંચી ના વાળ ભગવાને શું કહ્યું માયાવત કરી હોય એવા સ્થાનિક અને માયાવસ થાય તો ગરીમાં આ સંસારમાં ઘણી વાર શાંતિ થી જીગાય એ પીગવાનું કેવી રીતે આખો દારો તરફ તરફડાટ તરફાટ માસ ના તરફે એમ તરફે માર્ક ના જેમ તરફે ને તેમ મનુષ્ય અને મુંબઈ ના જરા અને આદિવાસીઓ તો એ થી ઓછા એને તરફડાટ ના હોય એને વસ્તુ ની ખોટ હોય એમાં સ્થિતિ કોની તારી સમજીએ આમ જેને એવા આ બાજુ નો ગુણાકાર થતો હોય આદિવાસી વસ્તુ છે આજે શું કઈશું ને આદિવાસી તો ઠીક ગણાય ને જરાતીઓ જે હોય પછી સો ટક નું થાય છે એ ગરમ થઈ રહ્યું છે આ ગરમ થઈ રહ્યું છે શુદ્ધિકરણ થઈ રહ્યું છે શુદ્ધિકરણ સર એક શુદ્ધિકરણ પછી મારી પાસે સાહેબ રાખવામાં આવે કઈ કાળું પાડો એટલે તરફડાટ નુકસાનકારક ને તરફડાટ એ હંમેશા જેટલી બુદ્ધિ વધે એટલો જ બળાપો વધતો જાય કાઉન્ટર વેટ માં બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય બળાપો વધે તરફડાટ વધે તે પછી બુદ્ધિ વગર મારા જેવો થઈ જાય પછી અબૂત થઈ જાય સાર બળાપો બંધ જાય તમારામાં બુદ્ધિ ના હોય બુદ્ધિ અમારામાં જાય બુદ્ધિ ઇમોશનલ કરે કેમ કરે ઇમોશનલ પૈસા પડતા હોય હું દેખું બૂમ પાડીએ બઉ સારું કે તમારા ગજામાં પૈસા પડે જાળી ના લઈએ અને બુદ્ધિ ઇમોશનલ કરે ગાડી ઇમોશનલ થાય શું થાય આપણે જે કરોડો જીવંત મરી જાય આપણા શરીરમાં જે જીવાત કરે બધા કરોડો અને પછી કે તમે હિંસા કરી ભગવાન કેમોશનલ થાય તે ઘરે કરોડો મરી જેમ ગાડી છે હા ઇમોશનલ થઈ ગયું જ્ઞાન શું કે જ્ઞાની પુરુષ પાસે વહેવાથી આપણને આનંદ થાય એ પોતે કરમાનંદી પુરુષ આખા આખા જગત નો શ્રેષ્ઠ શ્રેષ્ઠ પદ ધારણ કરી પછી જેને જોવા માત્ર પાપો ખુપ થાય જોવા માત્ર ના થાય કે થોડો પરિચય રાખો જે કોલેજ નો પરિચય ફાયદા માટે કર્યો છે ને તમે કોલેજ માં જતા ફાયદા માટે જતા એવું આ કોલેજ નો ફાયદો લેવો છે જગત માં જીવને શું વ્યવસ્થિત રચના જેવી છે सुंदर क्यूँ शा क्यू व्यवस्थित हाउ उपाधि कक्षा निरातेबल पर बेची जमजो टेबल पर बेसी जमवा म બે મિલો છે ત્રીજી મિલમાં સારું તૈયારી કર્યું અને વાર તો સાથે જ હતા લાલ વાળતો પડી ગયો છે બે જોગવો સ પ્રાપ્ત ની ચિતા ના કરો એટલે બે કલાક લડી તો જોડે એ કલદાર સેખ ને ગગડાય તો જો કલદાર સેગ તારો કલદાર સેગ ની તો ગગડાય જો કારણ કે ના લડું તો સર પછી મારે જેટલો થઈ જાય મારા મારી થઈ જાય ન હોય સારો આપડે રૂપિયા પડદા આમ